એની ટપાલ તમે લો તમને અસર થાય તો ખોટું છે જ્ઞાની પુરુષ મારે તો એ પોતે ટપાલ સ્વીકારે લાડો દે મારે तो छुटकारो छूटेलो छोड़ा बंधेलो छोड़े नहीं लाख अवतार शास्त्रो शू करे शास्त्रो बुद्धिजन्य ज्ञान आपे केवे बुद्धिजन्य ज्ञानधन्य ज्ञान शास्त्रो नहीं शास्त्रो में चार वेद भेद त्यारोष चार वेद શબ્દમાં એવો છે નહીં એટલે વેદમાં કોઈ ઘડે નહીં માટે આત્મા જ્ઞાની પુરુષ ની પાસે છે આત્મા તો બધા રહેલો છે પણ પ્રગટ સ્વરૂપે પ્રગટ સ્વરૂપે જ્ઞાની અંદર છે જેને આત્મા જાણ્યું તેને સર્વ જાણ્યું કેતો હતો કે આ બધું જ્ઞાન અંદર લખ્યું છે ને આ જ્ઞાન ઉપર કેમ લખ્યું છે પુસ્તક ની ઉપર લખ્યું છે પુસ્તક ઉપર ત્યાર પછી મારે કેવું પડ્યું પુસ્તક ઉપર એટલા જ માટે લખ્યું છે કે જો ત્યાં આત્મા જાડ્યો હોય તો માથા ફોડ કરી એટલું જ કેવા માંગે શ્રી લાખ અવતાર થાય નઈ તો માથા બોડ કોઈ આત્મા પ્રાપ્ત થાય કારણ કે બુદ્ધિજન્ય જ્ઞાન છે શું એ જ્ઞાન બુદ્ધિજન્ય છે બુ જુલ અમે જો આ દ્રષ્ટિ કરી છે આમ બેઠા હોય આપણે બે લાઈ રકાવી ની અંદર હોય ને તો બબે બબે દેખાય છે બે વાંક છે એટલે બધું ડબલ દેખાય બધું આખી જુએ છે આ જો दृष्ट से बढ़ ऊु दिखा जो छतु दिखा तो बड़ी उपाधि रही सर्व उपाधि रही विज्ञान एवं दुख क्षय करना सर्व दुखो क्षय कर विज्ञान एवं विज्ञान हमेशा क्रियाकारी हो तो ज्ञान जाने पी ज्ञान काम करें कसु जो सुधी करव पड़े त्या बुद्धि जो बुद्धि अहंकार अहंकार नहीं, आनो नहीं कि आपने आप रह, तो मारे थे शांति रहे आऊ पुण्य ही बन जाए खोटी वस्तु नहीं बहुत सारी वस्तु पर निड़ो लाव होने तो निवेड़ो जेनो आई गये पूछिए निवेड़ो आए आम पास हरीये तो आप दर બધા ગુરુઓ કર્યા છેવટે બોલ્યો આ બધું કરવા છતાં નીગેડવા આવે નહી માટે માર્ગ જુદો જ હોવો જોઈએ બોલ્યો શું બોલ્યો માર્ગ આ નો માર્ગ જુદો જ હોવો જોઈએ છોડાવે બાકી કોઈ છોડાય છૂટેલો અને મોક્ષો કેવું મોક્ષ નું આપણે પૂછીએ તમે મોક્ષ નું દાન આપવા આવ્યા છો તો આપડે ત્યાં નિભાવે છે રખડપાઠ કરીએ ત્યાંથી અનુવાદ કરી શકીએ શું કર્યું ખાલી દ્રષ્ટિ બનવાની જરૂર છે બીજું કોઈ સુધી તમારાપ થાય પ્રસાદ કઈ પૂછ્યો પૂછ્યો બધું કઈ दरक वस्तु पूछा दृष्टि दृष्टि बदलवापुरभवा मड़िए सत्संग तो आप दृष्टि बदलाय शू क्यू धीमे अत्यो थोड़ी थोड़ी फेर फिर एम करते करते अमुक परिचय था महीना दृष्टि बदलायर नहीं तो ज्ञानी प्रश्न अपने कही है दृष्टि बदली आदली अपने जवाबी क्या बी तो एक दाण बदली बाबा ने कष्टी बदली गली थे फेरफारे गए આપણે બધા શાસ્ત્રો ની વાત આખા આખા જગત ના શાસ્ત્રો ની વાત પૂછાય મુસ્લિમ શાસ્ત્રો ને પૂછાય જૈનો સ્પષ્ટાંમ પૂછાય બધું પૂછાય બીજું ઉપરાંત સંસારી વાત પૂછાય જ્ઞાની પુરુષે બધું જ પદલ સોલ્વ કરે નિવેડો લાવવાનો હોય તો નિવેડો સંવાથી પુણ્ય બંધાય આવતો બહુ ભૌતિક સુખો મળે એના આપડે કર્યા કર્યા શાંતિ મોઢોળ મળે બંગલા મળે પણ નિવેડો આવે માત્રાવી દેજા પછી તો મોક્ષ ના મળે મારી પાસે આવી શકે ગેરંટી આપી પણ આપડા લોકો સદપુરુષ છે કે બધા માની ગયા કોઈ ભગવન ગુજરાતી બેઠો તે વાઘરો હોય ના હોય નહીં વાઘરો દોડું લુકડું બેઠો પહેલી બેઠો કોઈ ઢીડો હોય પચીસો કલાકે નહીં નિરંત માટે પર્માનન્ટમાં ઉપયોગ છે શાસ્ત્ર માં નથી સાંભળ્યા નથી આપડે બોલીએ છીએ કોઈ શાસ્ત્ર માં હોય મારી અપૂર્વ વાણી છે ક્યારેય પણ હોબળી ના હોય વાંચી ના હોય જાણી ના હોય અજાયબી છે આ કાની અગિયાર આશ્ચર્ય છે એટલે अंतरंगुप्त आचरण हाँ बीजेक है अंतरंग स्हा गुप्त आचरण है कोई पृहा ज्ञा कहू अरे ज्ञा फॉलोअर से ना कहते કઈ પણ હોય નાની ઉપર બાકી પોતે બ્રહ્માંડ નો માલિક થઈને બેઠેલા હોય કેવાય બ્રહ્માંડ માલિક સાથે આ લોકોિક હોય છે મકાન માલિક હોય છે અને નાની પુરુષ બ્રહ્માંડ માલિક સાથે તમારે બ્રહ્મા થવું નથી એટલે આ માલકી પણ સુધી જાય આ તમારી વાતો પણ કરે છે તમને પણ લાગે છે શું કે છે માલિક બોલે બે ની કિંમત હરકી ને શું આ બોલે બોલે બોલાવેલું બોલે આ બ્રહ્મા બોલતા નથી આત્મા ના મા બોલવાનો ગુણ જ નથી જળ નો ગુણ છે ભગવાન બોલે છે સાચી વાત છે નહી આ અંદર કોણ બોલે છે લોક કે છે દાદા ભગવાન બોલે દાદા ભગવાન બોલતા જ નથી આ અંદર ઓરિજિનલ ચેપ રેકડ છે શું છે આ ઓરિજિનલ ચેપ રેકર એના પછી આ લી तेड़ो दस्ता क्या भूल थे क्या भूल थे अमारी वी एक भूल होते એક પણ ભૂલ અમારી વાણીમાં હોવી ગે નઈ કારણ કે અમારી નથી માલકી નથી આ અમે અમારી બોલીએ છીએ વાણી થી બોલીએ છીએ અને તમે જે બોલો છો તે બિલીપમાં પણ તમને એ છે કે હું હું બોલ્યો અને બોલે છે એવું જ અમારે બિલીપ હોય ખાલી વ્યવહારમાં દેખાવા માટે અમારે બોલું પડે હું બોલ્યો વ્યવહાર માં તમારે મહેતા સાહેબ છે ફરી ફરી ટી આવ આ તો ફરી આવશે આપતા એક વસ્તુ આપણે અનંત ક્વા જ છે પાછા પણ જડતી નથી મોક્ષ દાતા પુરુષ હોય તારા આપડે નિવડો આવે આ સંસારમાં જે વિનય હોય છે એ વિનય કેવાય અને પેલો પરમ વિનય पर नक्की मार नक्की મારા પણ મુ છું છે રસ્તો બતાવી દઉં તો કાગળ કાગજ છે તારી પાસે પેન છે તમારે જાતે કરવું હોય મમતા છોડવી હોય તો રસ્તો હાલો બતાવી દેવું અઘરું છે <audio th> આપડે જાણીએ જ છે બધા કે આ બારી બાળકી આ બારી બાળકી આ બોડી માં હું આય એનું સેપરેશન કરવાનું છે પેલું સેપરેશન કરવા બાદ કરવું પડે પછી માય માઇન્ડ આઈન્ડ કેતા નથી ને આતા નથી ને માય માઇન્ડ એ બાજુ એ મૂકી દોડે માય કોઈ જમ એ બાજુ આ સ્પર્શ અનુભવ થયો તમને મમતા છૂટી જાય ગૃહ માં તમને આચરણ માં જે મૂકવા ફરે છે ને લોકો આપડા એ તો એમ છે ત્યારે એનું ફરજ આચરણ તમે જાણો એક વાર એનું ફળ આચરણ માં આવી જાય આવે भेस, बहु सरस दवा एक देव देखा छोक आई बताइजनुनी सीज दे कही छोरा शू के शू कहे पूछे न पूछे तो आप कहीइजन मे मरी जाए तार फरी पास पूछे मरी जवे शू આપણે કઈ દિવસ માં આવે કે અટકી જાય પછી એ પછી અડે નહીં પણ જ્યાં સુધી પોઈજન શું છે એવું જ્યાં સુધી સમજાય નઈ ત્યાં સુધી પોઈજન આખું તરત ખાયાદ છે પોઈઝન જ છે અને માની બેઠા ત્યાં બ્રત સમજ પડે બધી વાનગી રિપોર્ટ અંતર ક્લેશ જાય નઈ ત્યાં સુધી જ્ઞાની પુરુષ ની વાત અંતરકરેટો તમને કેમ લાગે છે બીજો તો કઈ વાંધો આવે સેપરેજ કઈ ને લાવજો પંદર હજાર પછી આપડે ભેગા થઈ જાય મલાઈ ને દૂધું કાઢવું હોય તો સેપરેટર લાવવું પડશે એ સેપરેટર થી શું પાડે છે બીજું નામ નહીં આપ્યું છે સેપરેટ શબ્દો સેપરેટ કે છે હવે એવું સેપરેટ કે જ્ઞાની પુરુષી પાસે માગી જવું પડે કારણ કે તમારા સેપરેટર માં તમે જાણો તેવા સેપરેટ થાય કેટલી તમારી તમારી દ્રષ્ટિમાં એટલું તમે માય જાણો બીજી વસ્તુ માય જાણો ને તમને થોડી મમતા ઓછી થઈ છે પેલા બધા ફૂટી જાય તો થઈ જ અ નથી છોકરા પર ની મમતા મમતા છે આમ કેમ છે આ ગપે ગપ નથી આ તો લોકો એકસો ચુવાલીસ લોકો જવાબ લાવે છે પણ પછી લોકો જવાબ સમજી જાય એકસો ચુવાલીસ પણ અમે એવું ના જ કરીએ અમૃત પૂછીએ સિવાલી છે કઈ રકમ ગુણી છે ત્યાં તારે ગુણિ ભાઈ ગપ ગુણ્યા ગપ શું કર્યું બારા બારા સુવાલો કમો જોઈએ આગળ હોય નવા જોવાની કૃષ્ણમૂર્તિ ના સભા સભામાં રોજ જતા હતા પંદર આયા મને કહે છે કે આપડા ઇન્ડિયનો માટે આપણા એ તો બધાનેસ સુધી થયેલા એલર્ટનેસ સુધી થયેલા એ લોકો બિવેર થયેલા જ નથી કોઈ જાણે આ તો બધા થયેલા તમે બધું યોગ કરો પેલો બધા જ બધા જુઓ ખાવા પછી ભૂલી જાય અને આપણા લોકો ને સર્વિસ કરેલું હોય એ તો બધું ખોવાઈ જાય છે આની અંદર ખોવાઈ જાય છે એવી રીતે એ લોકો આ વાંચે દેખાતી વસ્તુ બધી ખોવા જાય હા વસ્તુ માં પોતે ખોઈ જ જાય ને અને આપડા ખોય નહી આપડે લેવલે એક કલાકમાં મુક્તિ જોઈએ છે આ ઝંઝાડો ગમે છે તમને આ જંજાડો ગમે છે કેટલી જાતિ જંજાળો છે આપડે આ ગ્રહ્ય ની જંજાળ ત્યાગી કઈ ઝંઝાળી ત્યાગી ની જંજાર છૂટી ત્યાગી ની જંજાર ક્યાંથી હોય કઈ હોય એટલે બઉ દારૂ ચડેલો હોય હા જંઝાર છે ઝંઝાળ નતી પણ દારૂ ના ઓછો હોય કારણ કે કયુગ માં ત્યાગી કોઈ ત્યાગી મૂળ માર્ગ પામે જ નહીં દેખાય આ કયુંગ જે છે મને દુષ્કંકાલ કેવા માંગ એમાં કોઈ ત્યાગી માર્ગ પામે ઉપાધ્ય મહાશ એમ બોલાયા હતા જ્ઞાની પુરુષ દર્શન કરવા માટે અમે ગયા હતા ત્યાં પછી મહારાજ દર્શન કરવા હતા મહારાજે હતા પચાસ વિસ્તારી બનાતા નવીનચંદ્ર ભાઈ પાછી પર બેઠા હતા આ પગત નીચે બેસી જાય વ્યવહાર માં વિવેક માં બહુ ખરાબ થાય એટલે મેં કયું મહારાજ આ તમે બેઠા મહારાજી ઉપર બે હેમ તમારે અમે કહીએ છીએ આ તમારો વિનય છે ને એક જ રૂપે તમારો આટલો જ વિનય મોક્ષ લઈ જશે મારા ને આપડો વિનય તમે મોક્ષ લઈ જશે મોક્ષ માં બીજું કઈ મહેનત કરવા નથી મહેનત થી મોક્ષ થાય ને મહેનત થી સંસાર જ વધે શું કરવાથી કષ્ટ સેવવાથી સંસાર જ सहज सरल से सुगम है बाकी सरल से सुगम है महाराज ने अमेर यू कहू महाराज पदी चार वर्ष मुदको आई वारा घाटको पर घाटको पर अमने जा અમે ત્યાં રાજકોર છો કે મારો છુટકારો કરો એટલે એમને જ્ઞાન આપી દેજે મારા દ્રષ્ટિ જ્ઞાન એટલે શું કયું મમતા નિ મમતા ક્યારે પણ છૂટે દ્રષ્ટિ કોણ બગડી આવે ભૂખપાટ કરે પણ દ્રષ્ટિ કોણ બગડી આવે એટલે મારા જ દ્રષ્ટિ બની જાય આજ મારા પરમાનંદ મારે છે કેફ જ ભરેલો છે કે શાસ્ત્ર નું બધું જ્ઞાન છે કેફી પહેવા નઈ રેતા મોક્ષમત કોઈ હા कैफी नु मू के खराब दिखाई कदरूप देख के साथी मदरुको देखायको दिखाय भाई आधा संसारी मोह नो कैफी अहंकार अहंकार अहंकार हूँ हूँ हूँ जा कैफी बदल आ, आ कदरूप જેના કેમ નથી બઉ રૂપાળો દેખાય એટલે મારા બહુ કેમ છે ક્રિયા તો બહુ જ કરું છું કે છે અમે કોઈ ક્રિયા મારી ને કઈ રીતે ત માવી નું નથી મને ક્રિયા માં શું છે માવી ની કહેલી ના આ માવી ની કૈલી તમે સતત થી કરો છો શું पोता तो को उसे पूछी ने नहीं एक से हो से नहीं हुआ है म लगे बहुत जोखमदायी एले श्रीमद आसंदे कहू के रोके जी संग હવે બીજું કશું નથી ત્યાગ કરવાનું રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય કેસંગ કાઢવાનો પ્રયત્ન કરેલો છે પ્રયત્ન ના કર્યો સારું થઈ બમણ એટલો ગુરુ ના ચરણ માં જઈએ તો સ્વચ્છતા એવું લાગે છે આમ કરો તે બધા કે સ્કોટ પહેરો અમારે અમારું કશું કહી રહ્યા નહીં અમારે જાત નું નથી અમે તો અમને બધા સ્વસ રોકાયું સ્વસંદાપડે શાસ્ત્ર ને સમજી ગીધું અને પોતાના દાપડે મોક્ષ માર્ગ નો રસ્તો ખોળે છે કોઈ નો દોષ નથી જગત માં સાધુઓ નો દોષ નથી આખા જઈન ના આટલા બધા સાધુઓ છે ભયંકર તપ ને બધું કરે છે તો કશું અલતું નથી દોષ માર નાયે ઉભા ખડા ને ખડા રહ્યા છે કસાયો જાય નઈ અને કસાયો સંતારીઓ કરતાં અમને વધારે સાધુઓ બધે કા સંતારીઓ તો કેર કેમાં ફાળ લેવા દેવો એટલે કંટ્રોલ માં મુરવો પડે તો કસારે બધા હરે મીઠા સચ્ચિ સચ્ચિ સચ્ચિ જે તો ન જાવ ત્યારે સુલી મને આવો દે એટલે આ તો આપો આ પદલ્ટી કરો છો એ બધી જોખમદારી તમારી છે મારી જોખમદારી ભગવાન ની કશું લેવા દેવા નથી માટે રોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ તમે છો માટે તમારે સમજી જવું જોઈએ કે આપડી જોખમદારી માટે આપડે કેવી રીતે વર્તવું પછી કુસંગ કરવો તો ફાયદો સત્સંગ કરવો ફાયદો એ નક્કી કરવો જોઈએ કુસંગ ફાયદો છે ધંધા બધા કુસંગે છે જ્ઞાન પ્રાપ્ત થયા વગર બીજો કઈ રસ્તો જ નથી ને भगवान धंधो कहता है धंधो कहता ख करे शेक शरीर जे प्राप्त थने शरीर ने जरूरियात वस्तु बड़ी सहज है जेने शरीर प्राप्त थे की की बड़ी सहज है व्हीकल भी करूर शीख से જેટલું જેવું દોત આવે છે આગળ શું થાય આ બધું સરજ જ આને સહજતા ખોઈ નાખી આ જાત જાત બધા સોનારી ભલે સોનારી હોય પણ કઈ છે મરાય એ તો હાથમાં જાળવાનું એવું કઈ ભૂલ થતી હોય છે ખરી ને કઈ ભૂલ તો થતી કઈ ભૂલ થતી તાર બનાય ને नहीं तो अना चलता चलता है मुश्किल है આપડે હજુ પેલી વખત ભેગા છે આટલે વર્ષે થયા છે પેલી વખત સત્તાવન મને ભેગા થયા હું એક વાગે સમય મને ભેગા થતો ભેગા થયા ભેગા થયા થયા દાન જેને જોવા તૈયાર છે અધિકારી ના અધિકારી જોતા નથી જાતિ જાતિ હલકી જાતિ ઊંચી જાતિ એમ જોતા નથી પૈસા વાળો ગરીબ જોતા નથી એમ કોઈ વસ્તુ જોતા નથી અમારી પાસે ભેગો થયો હા આખું જગત મારું ઉપરી છે કારણ હું લઘુત્તમ છું શું છું લઘુત્તમ આખું જગત મારું નથી તમારે કેટલા ઉપર કેટલા ઉપરી છે કેમ બને લઘુ છે નીચે ઉતરવાનું રમસામ નામ દીધા તમે નિરાતે રમસાનતા ગયા તા અને લોકો મને કે તમને ગુ ગુ સ્થાપન કરવા છે તમે બધા ગુરુ મેં કર્યા સુ મને કારણ કે ગુરુ નથી જ્ઞાની ગુરુ અને જ્ઞાન માંથી બહુ જ ગુરુ ગુરુ તો ભલે પોતે ભણવું ભણાવવું અંદર તમારો સુકે બુદ્ધિ બોલતા કે અને અમે તો અમારા પુસ્તક માં લખ્યું છે આ જગત માં કોઈ સોનાની જાતને અભૂત લખ્યું ના ચાલે જ્ઞાન એટલે શું અમારે કરવી વચે થાય પ્રકાર ને ઇન્ડિયા સમજ પાડવું આપણે आप बुद्धि बुद्धि आत्मा प्रकाश नयी है जम सूर्यश नयी सूर्य दर प्रकाशित है આ ચેતન પ્રકાશ છે એ બુદ્ધિ છે એટલે જેનો જેવો ઈગોજમ તેની બુદ્ધિ અને ના લેજ ખરાબ થઈ ગયા ખરાબ થઈ ગયું શું ખરાબ થઈ ગયા વિભાજન પાસ કર્યો બુદ્ધિ પછી આગળ વધી આગળ બુદ્ધિ થઈ ગઈ તથા એમને આગળ મૂક્યો તો જ્ઞાન ના પ્રકાશ પણ છે આના કેટલા લેયર માં જ રહ્યા પછી એટલે બુદ્ધ કેવાયર માં રહ્યા બઉ મોટું કામ કર્યું ઘટલું કામ કર્યું છે ભગવાન કેવાય શું પણ એમાં ઘેર લાગે કે આ બાજુ મહાવીર બે હાર્યા હોય બુદ્ધ બે હાર્યા એને ઓળખીએ શી રીતે પછી સામે કોઈ પતિઓ આવતો હોય કોઈ મહાન દુઃખી માણસો આવતા હોય તો આ બે શું થાય અસર થાય શું થાય આપને સમજાયું ને બે અસર થાય તે બુદ્ધિ ભગવાને શું અસર થાય મારી ને મોશન માં જે વસ્તુ મોચન જળ કેમ કેવું કહેવાય ઇમોશનલ થઈ જાય જે મોશન માં ઇમોશનલ થાય અને જે મોશન માં છે ઇમોશનલ થાય છે આ શરીરમાં ઇમોશનલ થતા લાખો જીવ મર્ક મળી જાય તમે એક જ ઇમોશનલ થાય લાખો જીવન મળી જાય એની જવાબદારી બસ તમારી બોલો હવે સુખ માં જવાબદારી ખબર નથી લોકોને અને બહાર હિંસા નથી આ ગરીબ બેઠવાના સાગર માં સંપૂર્ણ અહિંસક છે આપના પુસ્તકો પછી લાગે છે કે આપ નાની છો પણ આપ મોટર માં ફરો છો એમને બરોબર લાગતું ગાડીઓ માં છો એ વ્યાજબી રાખતો ગાડીઓ બંધેલું નહીં હું બહુ થો ત્યારે જ કહું શું તમે બધે કરતા નથી તો કે ભેદ તમને અમજાવો કે છે જ્ઞાની પુરુષો ને